મત બે હજાર ચાલીસ ના ખાડ વધી એકાદશી મંગળવાર તારીખ ચોવીસ સાત ચોરાશી કઢાર મુખ્ય પ્રકરણ અઢારસો ને ઓગણીસ ના ભાદ્રવા સુધી એકાદશી દિવસ રાત્રિ ને સમય શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાતર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ વ્યાજમાન હતા અને ભક્ત ને જે ન ગમતું હોય તે ન જ કરવું અને પરમેશ્વર ને ભજા માં અંતરાય કરતા હોય પણ ભગવાન થી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહીં જલ્દી સગા સંબંધી તો જાજો તો પૈસા ને આમ જ હોય એ તો એવું છે ને તમારા જેવા સમજ્યા એને માટે છે બધા જ હોય ને હંમેશા ભગવાન તો બઉ જાળવું ગોવિંદભાઈ ની પાસે બેસવા માં વાંધો નહીં આ માર્ગ માં રૂકાવટ કરે એવા નથી ને એને જોવાનું બોલો જો भरत जी ए धक्का मत मरिया भगवान भगवान मना करो गो भाई भाई बापो वेचवा बेसे एक एमके मारा हारू आग मारू तो हार संकल्प करता है अपने ना आई कहते हाई ભરતજી ને કઈ કઈ જન્યતા થાય અને રામ ને ઈ જન્યતા નો થાય એટલે રામ ના ભાગ માં રાજ્ય જાય એ તમે કેમ મારા દીકરા ને મળવું વરદાન લીધા બરાબર ટાણે વરદાન લાવીને ઉભો રહી તમે વાણી થી બંધાયેલા છો રામ ને વનવાસ અને ભરત હું માગું એ તમારે ક્ષત્રિય હતા રાજા નહી હો રાજા તો રાજા શબ્દ નો અર્થ ખોટો રાજા પાઠ છે એટલે હું કેવાય રાજા શબ્દ જ ખોટો છે આ રાજા એવું આપણે કહીએ છીએ ને એ થી શબ્દો આવ્યા ક્ષત્રી શબ્દ હતો પેલો એટલે પ્રજાના દુઃખ ને પાઠ માં આવી ગયા ખમા ખમા ખમા ખમા કરતા રિયા કાલે ક્યાંય કોઈ હાથ નથી જો રાજા પાઠ માં આવ્યા પછી કેટલોક ટકે વહેસા સીતાજી ને લાવ્યા હંમેશા મોટા માણસ ના હવ વખાણ કરતા હોય છતાં પોતે જ પોતાના અંગત જે નોકર હતા મને કહો હવે ધોવી ને ત્યાંથી શબ્દ આભ્યો એને એની ઘરવાળી મોડી આવી છે ઘેરે મારે હું હવે તને ઘર માં રાખું રાખે રામ કે મુંજાઈ જોતો કે આવું ભગવાન ને કેમ કેવાય કે આવ્યો બધી વાત કરે ભગવાન કે જજો કઈ છુપાવીશ નહીં જેવું હાભર્યું હોય એવું તું મને કેવું અને ઈક્ષાંછન એ મારે નહોય લાંછન ઈક્ષુ થો હું આ કુલ માં જન્મ અને મારા થી આદા મારા જેવો પાકી કોણે બ્રામચંદ્ર હવે એ આપણે જોઈએ નહી સીતા જોઈ નગર લંકા લાવ્યા ત્યારે અગ્નિ માં ચલાવ્યા આ ત્યાં છે ખોટાઓ બધી પરીક્ષાઓ લેવાઈ ગઈ એક શબ્દ સાંભળવી હોય પરીક્ષા હોય સ્થાન માં જે સમાજ માં જે નાચ માં જ્યાં મોટેરા હોય એને માટે આ શબ્દ છે મોટેરો હશે એના જગત વખાણ જ કરતું હોય સમાજ ને તો કઈ નઈ આ શાસ્ત્ર નીતિ નથી તરત એને સીતાજીને છોડી દીધા ભગવાન ને ઘરે કેટલાક ન્યાય એવા છે રઘુરુજી મહારાજે કહ્યું ગમે આ બધા નીમતો લીધા મારે કંઈક લેવું જોઈએ એટલા ગુણ તો અમને નિમ આપનારા તમે તો નિમ માં જ છો ને કે બધાય કે નહી તમે બધાય મારે વિશ્વાસે બેઠા છો અને હું વિશ્વાસ વિના મારે તમારા બધા નો વિશ્વાસ મારે ગુરુ સ્થાન છે તમારા કરતા વધારે તમે લ્યો હો એથી મારે વધારે લેવું જોઈએ લીધા ને બાર ઉમદા વાત સાધુ એ નિમ લીધા સ્વામી વાણ મારે નિયમ તો લેવું પડે ને સ્વામી તમે તો આશીર્વાદ દોર એમાં સ્વામી બાલ મુકુંદાજી એ ગુણ સ્વામી પાસે નિયમ લીધેલો આ બધા સાધુ નિયમ લીધા એથી મને વધારે આપો ઉઠે અત્યારે શું આપવું ચાર મહિના છે ને ચાર મહિના ખાવું નહી અને અખંડ ભજન કરવું ત્યાં રઘુ મારા ઘરે સ્વામી આ તો મૌ નતું પણ તો હોય ને આ બધા નું જોખમ મારી માથે જ છે ને અહીં બેઠા છે મારે એના કરતા તો વધારે લેવું પડે ને ચાંદ્રા એ તો એને લેવું નહિ ને શાસ્ત્ર માં અર્જુન ને ગુડાકેશ કયા ગુરા એટલે નિદ્રા એને જીતી એટલે ગુડાકેશ કહેવાના ચાર મહિનાજી આવું ને એમ લેવું ને મારે હું લેવું કેવાય હું એનું ગુરુ પાછના સુધી મારે ભગવાન ની એવી વાત કરવી ને એનો ઈ શબ્દ આવે નઈ ચાર મહિના સુધી કોઈ લાગે ચાર મહિના સુધી જે વાત કરી હોય એ ફેર નો આવે એટલો ભગવાન નો મહિમા જાણતા હશે જયારે વાત બદલી આવે ને બેસ્ટ તો બીજું આવે નઈ આ સાચું એમ કે ચાર મહિના સુધી એવી ભગવાન ની વાત કરવી ને હીરા શબ્દો આવે સત્સંગ ના મૂળ માં પીડ્યો એના વિચાર તો કરવો પડે ને કરતા શું ને રામચંદ્રજી એ કર્યું કે હું ગાદીપતિ બન્યો અને મારાથી આ વંશ ને રામ રાખે હું રાખું કે જોડે ભૂલ ત્યારે ભૂલ ને ના છોડે એને આસુરી કહ્યું એ આસુરી નું કલ્યાણ નહી પાપ ગમે એટલા છોડ્યા હોય તો કલ્યાણો પાછું શું ગરીબ ભગવતી આ તો બ્રાહ્મણ કરે કરી ગૌ હત્યા કરો બ્રહ્મ હત્યાઓ કરો આસુરી નો કહેવાય પાપી કહેવાય અને પાપી માટે તો ગીતા કહ્યું આપી જઈએ ગમે એવા દુરાચારો ગયા હોય ભગવાન ને શરણે છૂટાય અને એ આપણે કોઈ પણ ક્યાંય ચર્ચા માં મૂકતો નથી વાતુ માં નથી એટલે આસુર ભાવ આપણો વધતો જ જાય પાક ભાવ વધતો નથી જીવડા મારું આકમાણ માં જાય સામાન્ય વેપારી દોષ દીએ કે વેપારી ખોટું બોલે પણ ખોખો બોલ્યો આલો સ્વાર્થ ની વાણી છે એટલે આસુરી જીવડા મારવા જવા પડતા નથી અને એ કોઈ બી કલ્યાણ માર્ગે ચડે ના પડે ઢીલા ટપકા ગમે એટલા પોતા માં જ અવગુણ ભાસે અને જે બીજા માં અવગુણ જોયે અને પોતા માં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે અને ભગવાન ના ભક્તો ભગવાન પાછા પાડી ને ભગવાન ભક્તિ નું સમજાયું એને કોણ હું જો શિક્ષણ ની સ્કૂલ જ હોય ગઈ આત્મજ્ઞાન ત્રણ ને ગૌણ કરી ભક્તિ ની પર વધારો થાય કરતા હોય તો એ ગૌણ કરવા ભક્તિ તરફ વધારો કર ભગવાન નો સબંધ જોડે પણ આજે ભક્તિ નો અર્થ ક્યાં ફેર્યો ભક્તિ ને સમજે છે કોણ તમે રસોઈ લ્યો સેવા એ માનવ પણ એ સેવામાં ન ખપે કઈ નોઠવેલી ભક્તિ છે શાસ્ત્ર કહેલી ભક્તિ આવતી હશે ભાઈ ધર્મે રહીત ભક્તિ કરી ધર્મે સહિત કરી શહીદ કરી ધર્મે રહીત ક્યારેય ન કરે ક્યારે ન કરવી જો શિક્ષા આગલી પાછલી બધી એવી છે ધર્મે રહી તો જ ભક્તિ કરે કોઈ બી ધર્મે શહીદ કોઈ કરે અમારા થાય કે ન થાય મારે વિચાર કરવાનો તમારો તમારે વિચાર કરવો આગળ હરિભક્તો આ જ જોર કાશા તો કાંઈ જઈ મારાજ કોચવાય મહારાજ કોચવાય એવું કામ કરાતું કે ભગવાન કોચવાય એવું આ તો આપડે બરાબર જઈએ નહી બીજા બધા સત્પુરુષો જે થયા છે ભાઈ થી ધર્મ ને રાખનારા ભૂલ કરે તો એ તો હવે એ કરતા છે એ કરશે ત્યાં કોઈ નું મોડ મર્યાદા ચાલે ચક્રવર્તી નો હુકમ એ નીચલા રજવાડા ને રોકી શકતા છે પુરુષોત્તમ નારાયણ ઘેર થી નક્કી થઈ ગયું ધર્મે રહીત ભક્તિ નો પ્રયોગ એવું થઈ ગયું અમારા દર્શન થતા હોય અને અમે કઈ કઈ બેસો અમારા દર્શન કરતા છે ભાષણ કરી એના વખાણ કરી આ ધર્મે રહીત કે ધર્મે સહિત ભક્તિ નથી પાછી એ બોલી ને પૈસા લેવા છે એમાં ધર્મ ધર્મ છે બોલું ભાઈ હો સ્વામિનારાયણ ના સિદ્ધાંત ની અવાજ છે આપણા પ્રસંગ આવે ત્યારે આપડે ત્યાંથી ઉઠી જવું ત્યાં બે ધર્મે રહી એવી ભક્તિ ક્યારે ન કરવી માધું સ્વામિનારાયણ લખે ત્યારે ક્યારે અને એમાં લોકો પાછું કલ્યાણ માને ભક્તિ કરવામાં વધારે હાલ છે પણ એમાં આપણા કલ્યાણ ને બગાડવું આપડે જાગતા રહેવાનું કોઈ ને રોકાય નહીં એ તો પ્રવાહ છે ઉપડી ગયો છે એ કઈ રોજો રોકાયું આપણે આજે ક્યાંક હરિજનો થઈને મોટો મેળાવડો કરતા હોય પુરુષો કોઈ માનતા હોય ભગવાન ને આવી ના તો હાથ જોડી કઈ રોકાી થવા પણ નથી રોચો રોકાય આજે આ યુગ કોઈ કોઈ રોકી નઈ શકે આપણે પાછા પાડી ને ભગવાન ની ભક્તિ નું મુખ્યપણું રાખવું અને જો ભક્તિ વિશે સહાયરૂપ થતા હોય તો તો એ ઠીક છે કોણ આત્મ નિષ્ણા ભગવાન ના માર્ગ માં અનુકૂળ હોય તો ભગવાન આત્મજ્ઞાન શું ભાગ કરે પછી માહિતી સમજે વર્ણાશ્રમ નો કર્મ શું વર્ણાશ્રમ નો મારા ગેલા નદી માં નાઈ ને કાંઠે આવે એટલે ત્યાં તો એમાં પેલા પંખ પડે પંખ પડે એટલે ખબર ચૂંટણી ગયા જળ નજીક હોય ને એટલે રેતી માં પાણી દેખાય એ ત્યાં ઉભેલા કાઠીઓ વધારે બીજા સાધુઓ વધારે પડખે મહારાજ નો પગ ઉગડે કોઈ ઉગડે આમ મીંડા પીવાની ખબર માં દુ પાણી પીવા મીંડા તમારો હું પીયો છું મારા અનગળી અરે કેટલાય જન્મ અનગર પીધું છે આ અનગર જુદું હવે એ દ્રષ્ટિ માં એને આવ્યું અનંત બ્રહ્માંડ નું મળ્યો એના પગ પડે એને હું હવે ગળવા દેવું તો એવું ભાગ વયોજ ગયો ભગવાન ના સ્પર્શ નો ભાવ એ વયો ગયો આ ભક્તિ છે ધર્મ ને પણ છોડી દેપ્ર ભગવાન આજ નાગરિક લે મારું માને મરાય હું કઉ છું નેતા જેવાના કુવારી દીધા પાપ ગુરું ના કહેવાય ગુરુ ને મારવાનું બ્રહ્મચારી ને મારવાનું વડીલો અર્જુન ની દ્રષ્ટિએ પૂર્ણ પુરુષો તો ભગવાન દેખાતા એટલે પાપ માત્ર વયા જાય ધર્મ ને પણ એક બાજુ મૂકી અને જેને બીજા નો ગુણ આવે અને પોતા માં ગુણ પરઠે એ તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણ ના વિઘ્ન થાય છે એવું પણ બધું નહિ આપડે આ શબ્દ વાપરે પાપ હોય એનો અવગણ લેવો કે પોતાનું મૂકી દેવું જોઈએ જેમ રાધિકાજી ઘણા મોટા હતા અને ભગવાન ને વિશે પ્રેમ પણ અતિશય હતો પણ જયારે પોતા માન્યો અને શ્રી કૃષ્ણ ભગવાન માં આવું અમારા માં ત્યારે પોતાના પ્રેમો ગુણ નો ભાગ આવ્યો શ્રી કૃષ્ણ ભગવાન કરીને અવતાર લીધો અને ભગવાન વિના અન્ય પુરુષ તેને ધણી કર્યો એવા મહા મોટા લાંછન ને પાયમાન્યુ એનો ધરો લેવા જાય શંકર હતા એને હળા હાલ આ શંકર ના અન્યાય હોય એને પાંજ પીધી એને ફલાણું ભાઈ એને ગળામાં હરપી રહી કાઢો ભલે પાંજ ને એને પછી હળા હાલ ઝેર તો લઈને થોડો હળા નું કઈ અવગુણ બેઠો એ રાધિકા નો સાપ પામી ને દૈત્ય થવું પડ્યું એમાં જ મીવાનું રાધિકાજી અવગુણ કર્યું નો ગુણ એને લીધો તો એ પાછો પડ્યો આમાં રાધુ ઓછા કેવાના ને એમ પણ એનો પાછો બી કેવા ગુણ ગયો એ ભગત ઓછો થાય એ કેમ બને મેળવું સમજ્યા શું બન્યું છે રાધિકાજી અવગુણ લીધો ભગવાન નો અવગુણ તો લેવાય વાંધો પણ ઈસ્પિધામાં લીધો રાધિકાજી તો એ નહી પણ પડવું એ નહી પડવું હવે કઈ નથી વાત નો નિર્ણય કરવો રાધિકા જીધો રાધિકા ભગવાન ના ભક્ત હતા અને જે હતો ભક્તિ ભગવાન ના ભક્ત સાચા ભક્તો લેવાય બીજો સાપ દેવા સુધી પહોંચ્યા એટલે અંગુલ કેવાય સાધિકાજી મરમ ની વાત તો અંદર એવું નથી વચનામૃત ઝીણા માં જીણું સમજાવે શા માટે આશ્રિત ભૂલ નો મળે જાગતા રાખવા ઉપર જ આવી ભૂલ થઈ જઈ તો ઘરમાં કાળાંત ગુણત્તા બ્રહ્માન સમય હતા ને તો સમર્થપુર ભાષણો એ ભાષણ કરનારા ને જૂની વાત ની ખબર છે ભાષણ ને ભસણ એરખા પેલા ડાજ્યો ગુજરાત બહુ ફસે કોઈ જોવા ગુડિયો આજે કુતરાધુ કાલી અને સીધા માલી એનું સમાધાન કરો હલો સાધુ રામ મારા કરતા ઓછા છે એને લીધે પોતાને અહમી અભાવ આવ્યો ત્યાં જમવા ગયા જોઈએ ભાવ નથી પ્રેમ માં તમા્યો ને તમે તો વાતું કરો પગલ કે રાધિકાજી રાધિકા જે ની પડખે સેવકો કેટલા સે ભગવાન હુંડાઈ ગયા દરવાણી ને કોટડી મારો આ જાય આયે જાય આ જાય હવે ભગવાન બોલે સીધો અને આમ કયો આવે તો જો હાથ આવે તો હું આમ કરી નાખું આમ કરી નાખું સીતામાં ભગવાન ભગવાન માં આ જગત નો ઘાટ તમે જો જેમ પોતાનો ધણી હોય એના જે સુખ લેતી હોય એવું જોગવાન લે આ જગત નો ભાવી આવા કંપની નો પક્ષ લાગે તું આવો દરે દરમ હામાં સાપ છે ખરેખર રાધી આપડે આ એનો દેશ માં ભરવાડ એની ભગવાન ના ઘર વાળા એને પીછો ભોગવે તો ભગવાન નો મહિમા માટે જો સિંગ નો ભાગ શાવી ના ખાઈ જાય એના શાપ ને સ્વીકારે બીજે ઘરે જનગી એ કરી દેદા ની આરે પરવાની તૈયારી થાય તમારે આવું ન થાય ભગવાન ના પત્ની એને દેદો ભોગવે તો ભગવાન નો મહેમાન તો બધો ગરીબ ને ઘરે જન્મવું પડ્યું હાલ આખી જિંદગી કાઢી અને જે પાછા ભરતો હતા આમાં એ દ્રષ્ટાંત રાધુકાજી નો અવગુણ આવ્યો સરવારે તો ભગવાન વિષય માં આશક્તિ છે રાધુકાજી ને નિષ્સ માં આસક્તિ છે એવો ભાવ સીધામા રાધિકા વિષય ના ભોગી છે ઈ આવ્યું એટલે ઈ આવું એને પાપે એને આમ કરવું પડ્યું ભગવાન ને જેને છે કેદાર બદ્રી જો છું હા અત્યારે જઈએ નહી હોસ વર્ષ પહેલાની વાત છે એ બી કોઈ રોડ નહી રસ્તા નહિ કામ ગંગાજી રસ્તો આવે આની ગંગાજી તો મોટી ત્યાં ના લોકો ઝાડ ની છાલ ના દોડા બનાવે હવા જાતા હોય કાંઠે ઝાડ માં અથવા એવી પથ્થર ની મોટી શીલા હોય બીજા દોડા ની હરે બાંધી પાતળવાની અને નદી ને પછી અહીંથી દોડું ખેંચે દોડું આની પાવે અને પાંચ દોડા બે દોરડા હોય અને ઉપર પાછું એક દોડું બાંધેલા ચાર પાંચ અને ત્યાં આવડા આવડા પાછા અને પછી દાંડિયા અને ઉપર ચારે અને પગ બદલાવતો જાય બદલાવતો જાય પણ એમાં આગળ પગ ધ્યાન અને મુખ પગ ધ્યાન એવી રીતે અને માથે અછોડા પકડતો જાય નાયલો જાય એમાં વચમાં જાય તો આમ થાય ખરા જેતપુર વાળા અર્જુન ના જતા બોલ્યો વાય ને બઉ મૂલ્ય બદ્રી નારાયણ ના શિકા જુઓ તો જીવ એમ મનો મોઢે ભગવાન રાખવા બધે ધ્યાન રાખવા કે મારો પગ નબળે ઢેકાણે નથી પડતો ને આખી જિંદગી પગ ધ્યાન અને મુખ રાખે વધી આગળ આપણે પોઈકા નથી આ માર્ગ માંથી કઈ હાલે મુખ ધ્યાન મુખ આરામ અને પગ ધ્યાન રાધિકામાં અવગુણ પૈઠો જે રાધિકા નો સાપ દૈત્ય થવું પડ્યું અને એ ધામ તો પડવાની રીત હતી અને જે પડ્યો તે તો ભગવાન ની ઈચ્છા એવી હતી તો પણ ભગવાને એમ જણાવ્યું છે રાધિકાજી જેવો મોટો હોય અને તે પોતા માં અવગુણ માની ને ભગવાન ના ભક્ત નો અવગુણ લે પોતા માની ભગવાન ના ભક્ત નો અવગુણ લે તો તે પણ બીજા ની ગણતી કપાલ માં જંગલા રેજા માટે ભગવાન નો ભક્તો હોય એને તો સર્વે સત્સંગી નો ગુણ જ લેવો અને પોતાનો પોતાનો કોઈ નો બોલો અને તે વિના તો જાજી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગ માંથી પાછો પડતો જાય અને અંતે છોકરાઓ કરતાં ઈનામ તો એ લીધે છોકરા જે છે એ હું લે પાસ થાય એ વાતો કરતા રહી જાય કલ્યાણ નો થાય એમ નથી ભગવાન થી વિરુદ્ધ માલ નાણ ના થાય બઉ મોટી નુકસાની એ નુકસાની આપણે ઘરે ન આવે એના માટે આપડે જાગૃત રહેવું જોઈએ અને વળી એ રીત તો છે રાજા હોય સવડું તે ઉપર રાજા તથા ગુરુ ને અતિશય હેઠ થાય છે ની જાય એની ચડે એને કઈ એને ના લાવે ભગતો નથી એને તો મોટો લાભ જો આશરો થયો હું જગાડવા બેઠો ભગવાન ને ગમ્યું ને ફૂફારી નો પેર ખોરાક બરાબર જાણે છે ને એટલે અહીંથી ખબર અહીંયા આવે ને ધ્યાન બુરા જેમ વધીને કેવા માંડે તેમાં જે સૌડો લેતો જાય તો તે ઉપર રાજા તથા ગુરુ ને અતિ તે થાય છે અને જેને શીખામણ ની વાત કરે અને અવળો લે તો તે ઉપર હજી અમારા વખાણ નઈ ફલાણા કેવાયના ચલાવો ના વખાણ કરે પણ જે હવળો લે તે ઉપર થતું નથી વચન એવી રીતે ઘરડા મધ્ય પ્રકરણ નું છવીસમું વચન જે તે થયું બીજા પોતા નો લેવો મારી આ ભૂલ છે મારી આ ભૂલ છે કાયમ યાદી માં રાખી છે અને જોવા બેહો તો જરૂર આપડી ભૂલ હોય હોય હોય બોલો